તે પાંચ ભાઈઓ જોડે બરોબર છે અઠાવીસમી રવિવાર આવે છે રાખો છે ને તમે લપકામણ માં જેટલે બધા ફૂલ થઈ જાય કરો આ ચલો ચાલો આવો અવસર ક્યાંથી છ દાડા નો આવે બી ચાલો કીર્તન ભક્તિ બહુ સારી થઈ શનિવારનું સવાર નાસ્તાથી મળીને સાંજ સુધીનું અને સાંજમાં કીર્તન ભક્તિમાં પણ રાતે દસ વાગે ચા નાસ્તો બધું આપે છે ને મરચા ભજીયા નાન બધું મંજૂર છે પણ પૈસા કઈથી લાવશો બધા તરફથી આખા કુટુંબ તરફથી કારણ કે દાદા એ જ અમને તો એવા અપનાવ્યા હતા બધા એને અમારા ને મે <laughs> કઈ તમારો દેખાય છે મોટા બાકી બઉ નાના છે બહુ નાના છે ખાલી હોય કઉ ને મે રાખી છે ગરબડ કરે ને પકડી કરું છું કરે તાકાત કરે છે પણ આવી અંબાબેન કે છે ના મારી નજર થો મોટા મન દેખાઈ છે ના તને નથી લાગતું અંબાબેન નાના થયા છે ને હે પણ આપણે આપણા આપણે કહેવાય તમારો દીપુ પધું પધું આગળ નાના છે ને મોટે બતાવ જ જરાય અને મોટા મોટું રાજ એક વખતે આ કેલિફોર્નિયા આખા દુનિયાની શ્રીમંત પ્રજા હોય અમેરિકાની ગણાતી એક નંબરની બીજા નંબર નો બીજો આવતોનોમી એવું કેમ થાય બઉ લોકો ચાલશે ચાલશે ચાલશે ચાલશે અને ફાવશે શું વાતો કરી જેને કોઈ પૂછવું જ પૂછો નટુભાઈ પૂછ્યું છે રોહિણી ભાઈ બેઠી છે તને તો નવો થઈ ગયો છે લે તો નચાવે વિયતી જોન્સન જોન્સન માં મોટી ઓફિસર હતી ને ડોક્ટર તરીકે હો તો બોમ્બે રી જોન્સન જોન્સન કંપની घेतली મોટી હાજી બોલ બોલ સાજી બજર હમરાયુ બોલજે હા ખોખારીન બોલ હા સાજી બુદ્ધિ અને કૃપા એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી હા જરૂર આપું તારી બેનો હું કઈ સર માનીશ તું તારી બુદ્ધિ તારી બેન ચા પણ તારે હગી બેન હોય તો તું બેન કોઈની હગી થાય તને જ્ઞાન મળે છે તારે એને ઓલરેડી પણેલી આઈ છે બહુ મારી જોડે કરે છે બધો પેલો અહંકાર એનો શું અહંકાર આંતર છે અહંકાર ઉપર જ આવે છે કઈ આગળ બાપ કોણ એનો હંકાર નો અજ્ઞાન ગયું તું એમને ભૂલ ને બેન બોલો <laughs> બુન કહીએ છીએ બુદ્ધિ એવી હોય છે એટલે કઈ છે વસંત લઘુ થઈ ગયા છે નાના કઈ ગયેલ આપડી બેન તમે આ તરુબેન મૂકી દીધી નાના થઈને બેસા વડીલ છે બધાના જો બોલાવે નટુ બોલાવો જોઈ ક્યારે તમે આજે ગાડીમાં જવાના છે રાતની ઓછા તો બરોબર એવું થઈ ગયું છે કે કોઈ જુદા નથી રહી બધા બધું સ્વાદ આવે છે સ્વાદ પણ એવું ખરેખર થયું છે આપ શું કહો છો પૂતગલ જુદા થાય શું થઈ ગયું શરીર જુદા થાય એટલે પૂતગુલ જુદું થઈ જાય ના આ બેનો હોય ભાઈઓ હોય છતાં પૂતગલ જુદું થયું બહેનો પૂતગલ છે પૂતગલ છે સમજાયું ને પરંતુ પૂતગલ એટલે હું કે નીકળતો માલ હું એને આપણે આ પૂદ ગલ ને એ ગલ એટલે ગલન થતો ખાલી થતો પૂતગલ હમ તે બહેનોને ખાલી થાય ને ભાઈ થાય બેન જુદું હશે સ્વભાવ સ્વભાવ જુદો હશે બે જાણ્યું તો તમારા બધા ભેજ બંધ જશે બેન દેખાશે કરીને પૂછે ભય નહીં લાગે એટલે ભય બેન બધા હરકાત લાગશે એને પુત્રી ને એવું બધું કહ્યું છે ને શું વિનય કરે ભગવાન બની તને જુએ રૂપાલી હોય ને એ થઈ શું કહે છે લાઈન છે કોઈને યાદ નથી યાદ ગમે તે કરે વિષય ન કરેદાન આ નિદાન શબ્દ બહુ મોટો છે નિદાન નિયણું છે એટલે આપણે બાજી લગાવવી શું કહ્યું હા એટલે પહેલું તો આંધરું ક બઈન્ડ પછી જ જુએ દમ મારે બધા મૂકે પેલો કે બાજી લગાવી એવું કહેવાય છે પોતે જે પોઝિટિવિટીની કમાણી કરી હોય ને એને લગાવી દેવી કે મારું જે કઈ મને પુણ્ય ભેગું થયું હોય શ્રાપ આપે ત્યારે શું થાય છે શ્રાપ આપે ત્યારે આપણા દુરાશા મુનિ શ્રાપ આપે તો શું થઈ જાય છે કેટલું તપસ્યા કરીને એમને આખું શરીરની શક્તિ અંદર લીધેલી હમ છતાં એક જ શ્રાપ એમાં કેટલું થાય છે કૃષ્ણ ભગવાનુ એવું થઈ ગયેલું કે અરે આ બધું આ બધું કોઈનું મેં ખોટું કર્યું નથી કશું નથી બધાનું મારા છું મારી મા મને દૂધ કાર્યા કરે છે અને બીજો મારો ભાઈ છે રાખે છે પણ કૃષ્ણ ભગવાન એ સાવખીમાંના હતા એનો પુત્ર એનો વાલ વધારે જ હોય ને બેને પીરસે પેલા સારું ઓછું જ હોય ને કે ના હોય બહેનો કેમ હસતી નથી સાવખીમાં એટલે સમજો નહીં તમે શું કે છે એને હેસ્ટેપ એટલે ઉતારી પાડેલી એક પગથી ઉતરી ગયેલી હે એમાં ફે પડે હે રાજા મહારાજા અંદર છોકરાને પારવા પેલી એને દોડાય મોટું કરે ને છોકરાને રાણીઓ બાળીઓને તો આ બધી મહેનત ગમે નહીં કશી એટલે રાખે એ લોકો ધાય માતા કહે ધાય માતા ધાવણ આપનારી માતા હાય માતા છોકરું જ લઈને આવવું પડે તો સાહેબ પર નાનું બચ્ચું છે કઈ લાવજે રાણી મા કે લાવજો કઈ વાંધો નહીં પણ તું એને અંબાની બાજુ એ લાગજે કે મારા બધા રાખજે કારણ કે રાણીમાં છે બધું રહ્યું થોડું ઘણું બીનું કરીને આપી દે કોઈ હાજર ના હોય ને તો ધીમે રીતે સરકાવી દે તું લે સારું ધીમે રીને સરકાવે એવી રીતે એને પગાર માટે રાખી છે જોયા કરતું ઓશે કે છે થાય માતા એવું તારું બુદ્ધિબેન જોડે રેવાનું હાગી બેન ખરી તારી શું પણ હગલી નહીં શું કહ્યું મેળતો નતો ઓળખતા શીખે બેનો બધા સ્વભાવ તો જુદા જુદા હોય બધા બેરો થાય છે બધા બધાને અનુભવ છે આપણને ખરું કે નહીં એવું છે એટલે એને બહુ એ કરે ને જો બહુ બોલીશ નહીં હા તારું અમે સાંભળીએ નહીં ના જોઈ તેવી સલાહ તો આપ્યા કરું હમ જો બહુ બોલીશ તો તને પિયર મોકલાવી દઈશ કે શું કહેવાનું હાલે એક બધા લગ્ન કર્યા તને પિયર તને પિયરથી લાઈને લગ્ન કરાવી દીધા હવે લગ્ન કરેલું રહીશું તું અહીંયા ભજવવા આવીશું ઇ મોકલાય દઈશું કે સાસરી તે બુદ્ધિબહેનનું સાસર્યું ક્યાં છે તારું કે તારી બુદ્ધિબહેનનું ક્યાં ના સમજો સિસ્ટરને પડ્યા તો શું થાય બેન પડ્યા ક્યાં જાય આપણું ઘર આ નાનપણથી મોટી થઈ બધી રીતે અને વાલી પાછી સાસર જાય નહીં સાસરી જાય બંદર માં કેવાસો તમે બહેન એવી પાવરફુલ હોય ને તો લઈ જાય શું કરીએ હોય કોઈ કઈ ના હોય આ કુટુંબ એવા હોય છે કેટલા બચ્યા કે તું સરસ ખોલી પીડીઓ લાવ્યો છું પાછો બધું છે મોક્ષ જનાર ને એનો દુરુપયોગ નહી થાય જોજો તમે દુરુપયોગ નહીં થાય પણ મોક્ષે જવું છે અને વહેલા વહેરા માહિતી ક્ષેત્રે પહોંચવું છું બહુ છે જવાની એટલે વાપરે ખરા પણ એ ઉતાવળ કરાવ એવું આપણે ઉતાવળ ના કરીએ એવું કહે છે હમ એનો સ્વભાવ છે ઉતાવર અને આપણે જલ્દી જવું છે એટલે ધીરે વાપરીએ ખરા પણ ચોંટી ના પડે આપણને ચોટી પડે સાહેબ તમને ચોંટી પડે તો શું આવું છે એટલે મજા છે આજે ચલો આજે આપણે રસિકભાઈનો ભાવ હતો રામનવમી ઉજવી જશે બાપુજી નો જન્મ રામનવમી દિવસે થયેલો રામનવમી એટલે રામનવમી તો હિન્દુ તિથિ પ્રમાણે આગળ થયા કરે ને પણ રામનવમી નક્કી રાખી રહ્યા દુનિયાની બધી પૂતગલની બાજી એ ક્યારે હોય દુનિયા તો કે શરીર હોય તો કે શરીર વગર બોલો આટલું મોટું જ્ઞાન તમે શરીર વગર દુનિયા હોય અમુક તો બાબતો બધી છે પૂતગલમાં શું ના બની શકે શું કહ્યું અને ભગવાન થી શું ના થઈ શકે થઈ શકે એટલે હું ખબર પડી કરવાથી થાય કે હાજરીથી થાય હા પછી એટલે આપણે બધાને જ છે ને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા આપી ખરું કે નહીં એટલે દાદા પોતે હાજર રહ્યા ને બોલ નહીં અરુણ દાદા પોતે હાજર રહ્યા ને હે એટલે તમારું શરીર લઈને તમે મરજીથી ગમે તે ફર્યા કરો આ મરજી રહી નહીં જોકે આમ તો ફરજ છે પણ આ માંદેલી બધી ખાલી થાય ને બધી કર્યા ખરો ગમે તેમ દાદાને રાખીને જ્યાં તમે જાઓ ત્યાં એમને ફેરવ્યા ખરો તમે જબરું છે દાદા કે મને જોડે જોડે રાખી તું જ્યાં જઈશતા હું ત્યાં જોડે રહીશ ત્યાંથી છૂટો નહીં છે એટલો જવાબદારી છે એમની પદ જ્ઞાની પુરુષ આવા જવાબદાર હોય છે શું કહ્યું બરોબર છે જવાબદારી તો કોને કહેવાય આપણે તો શરીર થી જન્મ્યા એ રીતે છોકરા છે આ છે તે છે જવાબદારી કે બોડા પર આવે જ નહી છતાં જીયા કરે દાદા ભગવાન એમ પટેલ સ્વરૂપે આખી બધા મહાત્મા જોડે રહ્યા તે જવાબદારી થી રહ્યા છે જવાબદારી વગર હા જવાબદારી બધા ના જેટલા દુઃખો હોય એટલા એમને અપનાવી લીધા શું કર્યું એમને ધંધો જા બારપણથી જ માતા જરબાઈવા મળ્યા ફર્સ્ટ ક્લાસ માતાજી મળ્યા બધા પિતાજી બધી રીતે ભાઈ પણ હતા એવા યોગીજી યોગી પુરુષ જેવા હતા યોગી પુરુષ જેવા અને એમના દિવાળીમાં એમના મોટા ભાભી એ પણ યોગીની જેવી હા સ્વામિનારાયણમાં એટલું એનું પણ એનું પોતાનું બળ બહુ નાની ઉંમરે વિધવા થયા એ જમાનામાં તો બહુ એ કહેવાય પણ આ જમાનામાં આવું મોરાલિટી મોરાલિટી વાળા બળ હતા અમારા મોસાડમાં અમારા એક મામા હતા એમને જો એ પર લગ્ન થયું ને લગ્ન થયું અને કુદરતી શરીરનું એવું ઉલટો આવ્યો ને કે લગ્ન થયું બે જ પાસ થઈ ગયા એક વર્ષમાં કાશીબા કાશીબા હવે એમની ઉંમર તો સત્તર અઢાર વર્ષની હશે અને બી વર્ષના હોય એ જમાના બધા વહેલા થતા ને પંદર વર્ષે થાય પણ એમની મેં ઇન્ટીગ્રીટી જોઈ લી મોરાલિટી જબરજસ્ત નાઇન્ટી ટુ વર્ષ થાય ત્યાં ઊંધી રહ્યા એટલે એ ભૂદગલો હતા એવા સ્ટ્રોંગ બધા આપણા આ દાડો જેમ દિવસ જતો જતો જાય છે બધા લૂઝ થતા જાય છે લૂઝ હું મન બધું લપટું પડી ગયેલું બધું હા ચાલે એટલે આપણું અક્રમ વિજ્ઞાન હવે આપણા ભાવમનને એટલે કે જે મુક્તિ પામેલું મન છે હવે આત્યંતિક મુક્તિ એને મળી જાય એવું હજુ છે આપણા બધા પાસે શું કહ્યું ભાવ મને એ સબ લીખ ના તું આપના હિન્દી મેખ આવું છે ભાઈ સમજ્યા ને એટલે અક્રમ વિજ્ઞાન તો આ કળિયુગમાં કાલીક વહેલી આપણને જેવી લાગે એવી બધી ભાષાઓ આવે તો પણ બહુ સરસ લાગે મીઠી અને આજની ભાષામાં આજની ભાષામાં ગમે તેવા કર્મોને શરીરો હોય ને સમજણ પડે એવી રીતે માલ મળી જાય આપણને માલ મળી જાય કયો માલ કે ખર્ચાયા કરે શું કહ્યું ખર્ચાયા કરે એને માલ કહેવાય કે ના ખર્ચાય એને માલ કહેવાય સાહેબ તમે જ ખર્ચ હા એ વિતરાગોનો માલ કહેવાય શું કહ્યું શુદ્ધાત્મા પદ પામેલા હોવાનો દ્રષ્ટિ પામેલા હોવાનો મન નથી રહેતી વિતરાગ દ્રષ્ટિ અતારો ભયબંધ કેજો દેશે ને તો છે ને એ તો માર્ક વધારે જોયો છે એટલે છે ડો છે પણ એની મમ્મી કેવી છે મમ્મી ડાય છે ને તો જોઉં છું ને એ બે ખાસ ભયબંધો બહુ બ્રિલિયન્ટ છે બંને બહુ બ્રિલિયન્ટ આ તો ઘણો બિલિયન છે આપણે ઉનાનો ઉના ઉના ને ઉના ભાલી લાગે છે એ ફર્સ્ટ ક્લાસ એના પપ્પા મમ્મી ખુશ થઈ ગયા ખારું કઈ વાંધો બેબી તો બેબી મળી ખરી મને બધા આમ સંતોષ માને લક્ષ્મીજી મને માને ખરા લક્ષ્મીજી તરીકે સ્વીકારતા નથી કોઈ આપણા દેશમાં સ્વીકારતા નથી માને ખરા લક્ષ્મીજી આયા કઈ જાય એવું નાખે ના પણ હજુ ગામડાઓમાં બધું બહુ તકલીફ છે બધી પણ હવે બહુ ફેરફાર બહુ થાય છે ધીમે ધીમે ફેરફાર થાય છે એકાદ સરકારથી પછી આ વખતે આપણા સાહેબ આવ્યા છે મોદીભાઈ સાહેબ તેમને જરાક બહુ સારું હલાવ્યું છે બધું ભરવાનું કર્યું છે એમને હા ચાલે છે બધું અને બઉ સુંદર હું નવનીત છાસમાં હઈ રહેલું છાસ ની અંદર હંતઈ રહેલું ગમ બના ગમ જ્ઞાતા છું દ્રષ્ટા છું કેવું બે શું કેવાય મંદર કૃષ્ણ ભગવાન શું કેતા નેત્રુ નેત્રુ નેત્રુ એટલે શું એતો શેષ નાગ હતું શેષ નાગ એમને આપણે કઈશું શેષ નેત્રુ હતું હ તે પેલા કે છે દેવો શેર ખરા ને થોડા પુણ્ય સારી તો કહેવાય પેલા પુણ્ય હતા પરંતુ ના તમે મરવું ના લઈ શકો કરો મોડે શેષનાગનું મોડું હાથમાં શું થાય સાહેબ ગમે તેઓ સ્ટ્રોંગ હોય તો શું દશા કરી દાખે છે પણ પકડી નેત્રુ થી કવિ કવિ બધા કવિરાજ સરસ પદો બનાવ્યા છે કૃષ્ણ ભગવાનના બહુ સરસ તે આપણું જ્ઞાન જોઉં છું ને જાણું છું આ બે નેત્ર એટલે શરીરને ગમ બના ગમ કરવાનું હમ અને બધું શરીરની અંદર પાણી છે ને ઉડાડી મૂકવાનું શું કહ્યું હ પાણી ઉડી જાય બધું છાસમાંથી તારે પેલું માખણ નીકળે એ માખણમાં પાણી ના હોય જોજો પણ તાજી સામ લેવા જઈએ તો છાસના ટીપા પડે પછી એને બાંધી રાખે ના થાય ને હા ઘી આમતું નથી ની કરતું ઘી ઓજસ કે છે શું કહ્યું ઓજસ એટલે તેજ તેજ કહ્યું કે પૂતગલ તેજ શું કહ્યું હા એ ઘી તેજમાં કન્વર્ટ થઈ જાય છે આજનો ડોક્ટર મેડિસાર્જ ને આજનો જમાનો ના બીજા બધા તેલ છે બધાનું ફેટ થાય પણ આનું ના થાય એટલે પેહલામાં તો પૂરપૂરી ખાય ને દાદા એ લીધેલી એમનું જોઈને કનુભાઈ લીધી થોડા વખત ચલાવ્યું ચાલ્યું બે ચાર પાંચ વર્ષ ચલાવ્યું દાદા શું છે લઈ લે એ અને આપણી નાની વાડકી હોય છે ને એ હોય નિના ખાય બે વેરબી બધું બીજું પડશે બીજું કશું ગણવાડવું જ નહીં એને એમને લે પચીસ રાખ પેલું લે જરા બસ આટલું નારસા વાળું હોય ને નારસા વાળું હોય મોટું માટીનું બનાવેલું કમંડ જેવું ના હોય આખું એનું મોડું છે ને એવું બનાવેલું જ હોય આ પૂતગલ તો મજાનું જ પૂતગલ ને જેટલું સમજી એટલો જ આપડો આનંદ વ્યક્ત થાય અંદર શું કહ્યું શું કહ્યું મને એના જેવું મારા કરવા જાય છે પણ હવે હું કાચો ના પડું કે ગમે તે મારી વાલી હોય તો મને બીચાઈ રક્ષાબંધક કોને બંધવા જાય પછી રક્ષા એટલે એટલે પૂતગલ જેટલું જેટલું સમજીએ જસભાઈ સાહેબ અને પૂતગલ એટલે સમજીએ એટલે આપણે તો બધું બહાર આંખો દેખાય છે ને સમજી બેઠા છીએ પણ એ કહે પછી એ તો વિકાસ થશે ત્યારે આપણો વ્યવહાર જેટલો જેટલો એમાં દોષ નીકળતો જતો જશે ને એટલે જીવાય એમાંથી હે અંદર જીવાયા એમાંથી એ દોષ નીકળતો જશે એટલી નિર્દોષિતા પૂતગલમાં આવશે શું કહ્યું અને નિર્દોષિતા પૂતગલમાં આવે એ નિર્દોષિતાનો ખ્યાલ કેવી રીતે કોઈને હોય તો આંખો ઉપરથી ખબર પડી જાય પરીક્ષા થઈ જાય આંખો પર ખોટું નહીં પણ એ બધું વ્યવહાર જ્ઞાન થયું શું કહ્યું ત્યાં આંખોનું જ્ઞાન નિશ્ચયનું છે કે વ્યવહારનું હ નિશ્ચિત કોણ બોલ્યું જરી તમે દેખે છે સમજ ના પડી હમ અને કોઈ દેખતો હોય તો પગ લુલા હોય કરે શું આવે બે પગ ઘડતું ઘસું ચાલતો હોય જંગલમાં આગ લાગે પહે ગયા તા અંદર ધીમે ધીમે પહેલા જંગલમાં પેઠાકી દો કે દો આગ લાગી અરે તો પછી પ્રજાચક્ષુ શું બોલે અરે ભાઈ કોઈ છે બચાવો મને દેખાતું નથી અને મારે આમાંથી નીકળી જવું છે જલ્દી બહાર નીકળી જવું હું પણ ફસાયો છું મારે પણ આગમાંથી નીકળી જવું છે કોણ છે ભાઈ તું તો કે હું લંગડો છું બે પગે તો તું કોણ છે તો કોઈ બે આંખે આદળો છું બઉ નહિ ખસી શકું પણ હું તારો અવાજ બોલતો રે તારો અવાજ નજીક આઈ જઈશ તારી હેલા શબ્દ વિધિ બ્રાણો બાળો ભાગતા હતા હમ એ વિદ્યા એક જાતની બે પગે ચાલનારા હરખા પ્રાણીઓ નું યુગ શું કહ્યું અને પગ જેવા પગ ચાલવાના પછી મગનભાઈ સાહેબ ને કહ્યું મગનભાઈ આ બધા પગ પર ચાલે છે અને મહાત્મા સગાઈ મહાત્મા ની જ રહી બીજી કઈ રહી જ નહીં બીજી ખરી વ્યવહાર ની ખરી પણ અસલ મહાત્મા જોજો ખરું નહી કેલો ભાઈ ની નો પ્રોબ્લેમ સારુ થઈ ગઈ છે શું કહે ની નો પ્રોબ્લેમ સારુ થઈ ગઈ છે કોઈ મલી ખરી કોઈ નહીં તમે મલી ખરી તો ડોક્ટર કહેત બરોબર છે એ પ્રમોટ છે બહુ સારુ થઈ ગયું છે બહુ સારુ કહેવાય ઘણો સારુ કહેવાય અને એક એક આંતર ઓપરેશન દયું છે પણ થોડું કે પ્રોબ્લેમ છે આનો સારુ તો એ જ લખો એનો વાંધો ના રાખશો પણ ડોક્ટરો મનસુખ નહી બસ આટલું રાખજો એટલે ડોક્ટર ની દવા કરશે દુવા તમને મળ્યા કરશે તમારી આપણી પોતાની અંદર આપણી દુઆ મળે એવી છે તો આપણે એનો ઉપયોગ નથી કરતા કોઈ શું કરે એમનો સ્વભાવ છે ભરત જય સચ કવિરાજ સાથે છે બધા ઓ પૈસા જ સુનીતા છે કેવું પડે આ જવું વીરભદ્રામ આપતો થઈ ગયો બનશે માલપુઆ કેવાને એમાં પેલો હોલ પડવા જોઈએ બી બધું પેલી વલિયારી નાખશો એ બધું મરી બધું જે હોય મારપુઆ માં સરસ છે ખાવ ખાવ ખાવ ખાવાની લાલચો બધી નીકળી જાય સ્વાદ બધા જાત જાતના સાથે આપણી બહુ બઉ મોટો વર્ગ છે સેવામાં હવે અમદાવાદ અહિયાં બધે થઈ ગયું છે સુરત બુરત બધે પોતાનું બધા કરી લે ના દાદા ની કરુણ કૃપા શરીર હોય ત્યાં નતી પણ આજે બધા છે બધા સ્વાદ આવે છે નહીં બધા આવે છે હવે બધા મહાત્મા બધું ફેલાય છે ફેલાય ના શકે એટલે કલ્યાણ ભાવના કરી દઈએ એટલે કલ્યાણ ભાવના જીવવાની આપણે બધામાં કામ કરી રહેલા છીએ ખુશ થઈ જાય બધા અમારે ગુરુ પૂર્ણિમા ગયો વખતે તો અંદર થયું કે ઘણા વખતે ભારતમાં નથી અમારે ત્યાં જવાનું થયું બધા એ તો થાય નથી હવે વિશાલ ભર થઈ ગયો બધું એટલે કરી શકાય છે બધા સરખો ટાઈમ ના આવે ને તો બરોબર અહીંયા કેટલા મોટા હોલ કરતા ચાલો સરી બેન નવીન ખબર છે મોટો નબીરો હતો કોનો દીકરો ખબર છે ચંદુલાલ શાહ ફિલ્મ જગત ના સરદાર સાહેબ સરદાર કેવાતાલાલ મોટું ફેમિલી ખરું ને વેચેલું તે હજુ આને પાસે ચાલ્યા કરે છે જામનગર જામનગર ને આપણી પ્રોપર્ટી બુન એવી જ છે જ્યાં સુધી આપણું ઓછું ના થાય ત્યાં સુધી છૂટે એવી નથી આપણને એવું નઈ હાલો ચાલો હવે આજે કારણ કે સુખદનો સ્વભાવ પોતે પોતાનું સુખદ ની સુગંધ ફેલાવે છે સુકડે એની સુખંધેલા માટે શું કરવું પડે છે વૃક્ષ હોય છે એટલું બધું નહીં પણ કેવું છે કેમ એ રીતે બીજા ઝાડ જો એ છે ને અમુક ઝાડ એવા છે પ્રાણી સૃષ્ટિના પૂદગલ જીવ પૂદ એટલે જીવતું શું કહ્યું બધું જીવતું સમજે છે કે નહીં તો સુખ સ્વભાવ હોય આ ચંદ નો સુવાસ આપવાનો સ્વભાવ છે જેનો સ્વભાવ સુખ હોય તો સુખ આપે કે દુઃખ આપે ને કોઈ દુઃખની છાયા પણ હોય એમાં ના હોય એની છાયા ના પડે ને સુખની એવી સુખની છાયા ના પડે ને એવો સ્વાદ આપવા મળે ધીમે ધીમે ધીમે ધીમે કરતા છેલ્લા શરીરમાં આવે એવો છેલ્લા શરીરમાં આવે તો જાત થઈ પછી આ પૂતગલની છાયા છે ને ધીમે ધીમે શબંધ થતી જતી જાય પણ આ કોઈને ખબર નહીં પડે સાયન્ટિસ્ટને ના ખબર પડે પણ આત્મવિજ્ઞાન આટલું વિકસ્યું છે તો પણ ખાસ નહીં ખબર પડે એ જોજો આ શરીરની દેહની છાયા તો પડવાની પણ છેલ્લે આવું થાય છે એટલે પૂતગલ એટલું બધું ચોખ્ખું થઈ જાય છે એમ કહેવાનું જેટલું ક્લીન થઈ જાય જેટલું ક્લીન થાય શુદ્ધ થાય એટલી એની છાયા આછી થતી જતી જાય અનુ નિયમ છે પરંતુ આવી શુદ્ધિ એક જ સારા ભારતની બધી વસ્તી જ્યારે જે વખત પ્રમાણ હોય તેમાં એક જ અને આખા વિશ્વમાં પણ એક જ એટલા માટે એક અને અનન્ય સિદ્ધાંત આવ્યો શું કહ્યું સાહેબ અને એક અને અન્યનો સિદ્ધાંત આપણા દિલમાં દિલમાં એની સીટ મળે એવું એ સિદ્ધાંત એ જ્ઞાની પુરુષ હોય અને તીર્થંકર ભગવંત હોય આ એક બંને માટે સમજે અને એક અને અન્ય સાથી ગયા કે ત્યારે એમનું પૂતગલ એટલું બધું ચોખ્ખું થઈ ગયેલું હોય તો આજે એમની છાયા નથી પડતી એવું શાસ્ત્રો લખે છે પણ જ્યાં સુધી પૂતગલ છે ના પડે એવું બને જ નહીં પરંતુ માણસો એને ઓળખી નહીં સમજી નહીં શકે એટલે એમને લાગે કે આવું છાયા નથી પડતી મારે સમજાય છે એટલી બધી આછીપાથળી થઈ ગયેલી હોય છે હમ હવે દેવોની વાત કરીએ આપણે દેવો બના થી બને કે પછી એની મેલું ભલું કરું થઈ જતું હોય છે સમજાવી શકે હા એટલે એ હંમેશા સામાન્ય મનુષ્યોને મનુષ્યના જે લક્ષણો હોય બધા કોઈ પણ બધા મનુષ્યોના એ મનુષ્યોના લક્ષણોમાં એ માનવ તરીકે એવી રીતે જીવેલા હોય કે બધા માનવ માનવ સાથે એને ભેદભાવ તો હોય માનવ ગુણો હોય એટલે માણસ હોય તો જીવાય નથી જીવે કે માણસ હોય તો માણસ નો ગુણ હોવો જોઈએ ફૂલ ગુલાબ નું હોય તો એ જ હોય કે નહી બીજું બીજું કેમ ફૂટે છે બધું એટલે મોક્ષ જવાનું પહેલા પહેલું લક્ષણ કે માણસ છું તો માણસના ગુણોથી હોવો જોઈએ અને માનવની દુનિયામાં વ્યવહાર કરવો જોઈએ કેવી રીતે તો કે તારું નામ હો આ ભરત છે તે ભરતનું મન ભરતનું વચન અને ભરતનું શરીર એનાથી એનાથી આપણા દિવસના ભાગપસ કરવાનું અને રાતનું ગમતું હોય તો રાતે ઉતા પહેલાં ગોઠવીને હોઈ જવાનું કે કોઈ જીવ માત્રને સારા દિવસ દરમિયાન ગમે મળે ના મળ્યા હોય ને અંદરથી વિચાર મળે હવે ગમે તે હોય સમજાયું કે નહીં તેને કિંચિત માત્ર કિંચિત એટલે કેટલું પરમાણુ માત્ર જેવું પરમાણુ બાદ કીણ વાપરી આપણે કણ માત્ર બોલ બહુ થઈ ગયું પણ એવું બોલાય એવું છે થવા દઉ છું કે થઈ જાય છે તો પછી તને ખબર પડે તો એને સુધારી લઉં છું છું પણ તો પ્રયત્ન બહુ માગે સમજાવ્યું કરવું પડે આ બે બહુ મોટા વિસ્તારો છે એના નહીં સમજાવ્યું અને મન નું હોય તો મન ના લેવલે પણ છોડે નહીં કોઈને હા છે અને તું કે છે આપણું આનંદ સુખ છે તો શરીર જોડે કેમ નથી આવતું એવું પૂછ્યું ત્યાં મને પ્રશ્ન પર એ સાઉને સૌ સુદો પછી આ શારીરિક અનુભૂતિ હોતું ને ના લાવર પ્રશ્ન ઇન્દ્રિયો ઇન્દ્રિયો થી સુખ આવે છે કે કે ઇન્દ્રિયો માં સુખ આપવાનો સ્વભાવ છે ચલ પુદગલ નો સ્વભાવ છે સુખ આપવાનો ના આપ ના કેસ લે પણ એ જે ફીલ કરે છે જે કે જે કઈ ભી અનુભવે છે પુદગલ તે ઇન્દ્રિયો થ્રુ જ અનુભવે છે તો કઈ ઇન્દ્રિય વધારે વધારે વસ્તમી ઇન્દ્રિય કઈ બધી પછી કોઈ એક છે બધી જ છે એના એના પ્રમાણ થી તો નાક થી વેચાય અને અહીંયા આગળ તાજા ભીડા વેચાય અમારા પિતાજી અમે દસ વર્ષ હતા ત્યારે મુંબઈ જવાનું થયેલું તારે દાદર જતા હતા આ શાકભાજી એક કામ કરો આજે આપણે પાછળ ગયા સુકા સૂકા સુક ગઈ એવો બધું બજાર ચાલે ત્યાં ખરું પરીક્ષા કરી દા આપણે ભીંડી બજાર ભીંડી બજારમાં બકરી વાળા એક વોરાજી હતા અને વૈદ હતા બહુ પ્રખ્યાત હતા એવું મલમ ને બધું બનાવ્યા હર્બલ માંથી ફર્સ્ટ ક્લાસ ગમે ત્યાં ગુમડા ફૂટતા ના હોય ને એ મન લગાવે ફટ દે ફૂટે લાઈન જ લાગી હોય ત્યાં લઈ ગયેલા પછી આ ગયા કે ચાલો આપણે બાગ જોઈએ વિક્ટોરિયા ગાર્ડન છે પછી જે જે હોસ્પિટલ ત્યાં જ ને ચાલો ત્યાં હોસ્પિટલનું કામ છે આપણે જઈએ ગયા એમણે શું કઈ કહેવા હા મને કશું આ ગયા આમ તો જો હું આ કરીને આવું છું તમેથી બધે જાઓજો અંદરથી જજો ત્યાં આગળ પેલા મેડિકલના છો બધા સ્ટુડન્ટ માણસને માણસ નું અંદરનું શીખવા માટે પ્રયોગો કરતા આવા પ્રયોગો બહુ કરે એ તો એમને રસિક ભાઈ સુમ બહુ ના કરે પણ નાના હતા ને તારે એ જરાક જેમ્યો સમાજમાં નાના બધા નાના બહુ નાના ખાસ જન્મ્યા પછી અને અમારા મધનની તબિયત સારી નથી એટલે મોટા કરેલા અમુક વર્ષ સુધી મૂકી પછી બધા કોઈ થોડા ભેગા પ્રસંગ હોય ને અને પછી કે આમાં કાંતિલાલ શું કરો કશું કરવો પડે ને જરા બધા સંજોગો આવશે શું કરશે આ આપડા પપ્પાજી આવા જ હતા ને જુના જમા બધી ઇન્દ્રિયો પોત પોતાના જેને જેમાં બજાર ફસાયેલો હોય હોય તો સમજી ગયો એટલું ના હોદી શકીએ આપણે આપડે એને જોનારા થયા એટલું હોદાય નહી આ કઈ મને ફસાવા વધારે એક છે બે છે એ આમ હરવર હશે કેમ તમ પે શાક ને જીભ કરે છે એવું થાય છે ઊભી થશે મસ્ત આમ અધર જવું પડે હા તને આનંદ આવે છે કે નઈ જીવવામાં સાચું કે પેલો જીવવાના જ્ઞાન ગજબ નું આ કાળમાં કોઈ માને નહીં કોણ છે બિચારી બહુ રોજ કમ્પ્લેનો રે પુષ્કર રે એ કે છે પાછળ પેલો ચાઈ જાય કે સુખ નો એ તો છે ના ઇન્દ્રિયની જરૂરત ના હોય એમાં સમજવું પણ બેની વચ્ચે એક સુખ છે પાછું છે જોયા મસ્ત યોગીઓને મસ્ત જોયા છે કે નહીં હા અને બીજા પેલા શિવ શિવ ભક્તો રખોડી જોયે ને નીચે પડી જ જાય ને બઉ મસ્તી આવે એ લોકો સેન્દ્રિય સુખ આ બધા સન્યાસી બધા સમજાયું કે નહી જેને કસા ના પડે શું કહ્યું અને જેનો સંઘીય સ્વભાવ છે એને બધા સંઘની જરૂર પડે સમજાયું ને એટલે જેને કોઈ સંઘ ની જરૂર જ ના પડે પરમાણુ સંઘ એવાય કે આપણને છૂટવા જ ના દે પણ સંયોગો નો સ્વભાવ શું કે સંયોગ ભેગો થાય ત્યારથી જ વિયોગ થવા માંડે ના હોય લાકડું વહેરાતું જોઈ લઉં વેરાવ મૂકીએ છીએ આપણે હું વચ્ચે વહેરાતું જ જાય નહીં અને શ્વાસ આવે તો વેરી જાય છૂટું શરીર પડી રહે પણ પેલા કારણ શરીર છે ક્યાંથી જાય હમ એટલે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બે મુખ્ય છે શું કહ્યું સૂક્ષ્મ શરીર છેક સુધી હોય જ્યાં સુધી સિદ્ધ ગતિ સ્થિર થઈ જાય ત્યાં સુધી સીધા સૂક્ષ્મ શરીર હોય છે સૂક્ષ્મ શરીર એ મુખ્ય ચાલક છે અને ઇલેક્ટ્રિકલ બોડી કહે છે એમાં મેગ્નેટીઝમ છે કેમિકલ સંયોજન છે બધું જ છે એમાં નહીં સમજાયું બધું જ છે એ સૂક્ષ્મ શરીર આખું શરીર સંચાલન કરનારું બધું એને કોઈ શરીરનો આકાર નથી આખા શરીરમાં ઇલેક્ટ્રિકલ બોડી કહે છે એને નહીં સમજાયું આવું તને આવું સમજવાનું મન થાય છે પણ ધીમે ધીમે સમજાય છે કે તારી પેલી સિસ્ટર સમજાવે છે ને હે તને ભૂલ કરું તો ભૂલ ના કરીશ કે છે હા લડવું જ ને પણ તું મોટો ને નાની લડે તને આપણે શું એટલે ચાલો ટાઈમ થયો એમ કહો છો એટલે તમે જવાનો વખત એટલે આપણને અહીંથી ચા મળવાની છે બધા કે બાર કેન્ટીન ની પીનું કેન્ટીન બઉ સારું વાંધો ઉો પંછ મુક્પ મંગળી હવે ભગવતે વાસુદેવાય નમઃ જય સચિદાન આ મંત્ર બોલતી વખતે આપણે આપણો ઉપયોગ અંદર એવી રીતે ગોઠવી દેવાનો પુરુષોના નમસ્કાર છે શું કહ્યું બોલો વિશ્વમાં બધું કે છે તે ખરું વ્યવહારથી પણ ભગવાનની ભાષાના નહીં કોઈ એવા હોય ક્યાં તો કે મહાવી દે ક્ષેત્રમાં ક્યાં આગળ એવા પાંચ છે એને એક બાજુ પૂર્વ છે એક બાજુ પશ્ચિમ છે બે બાજુ થઈને તીર્થંકરો બબે તીર્થંકરો હોય જ પાછા અને દૂર હોય પાછા પાંચંકરો સતત હાજર રહ્યા કરે છે બસ આ તો વીસ તીર્થંકરો કાયમ ના હોય એ કાળા જેવો ચખો આ મધ્ય લોક નું આપણું એ પૃથ્વી જેવી છે પાંચ પૃથ્વીઓ છે પાંચ મહાવીદે કયા રીતે અને દરેકમાં બે ચાર હોય છે જ સમજાવ્યું એમ કરીને વીસ વિહર માન છે વિહરમાન એટલે સદે હાજર હોય તે વિહર માન કહેવાય શું એટલે અમને સમજાવ્યું કે દાદા ભગવાનને આપણે આપણે અત્યારે વર્તા બધું બોલતા બોલીએ છીએ ને પદમાં તેમ પછી અમે કહ્યું આ કરતા આજે પ્રવર્તિત રહેલા છે દાદા ભગવાન બધામાં છે દીવડો પ્રગટ થઈ ગયેલો છે જે કઈ વાત થાય ને ભરત આ ભરત બાર ત્રીજો કોઈ બોલત હોય એને ગાડા કેવો ક્યાં છે એમાં શું છે એવા એટલા નથી એ તો સમજે છે કારણ કે અમને એવી જગ્યા નથી એમની પાસે કારણ કે ઉઘાડ બધું ઇસ્પિટલ જ એવું થઈ ગયું દાદા એમાં રહેવાનું એમને સમજાયું ને એટલે પૂતગરનું નાચ બધો જોયા કરવાનો અંદર એવો એટલે ગોઠવી દેવાનો ઉપયોગ આપણો નમો હરિહંતાણમ બોલતાની સાથે આપણે સિમંદર સ્વામી ભગવાન દેખાઈ જવા જોઈએ અને અંદર દાદા હોય એટલે દાદાની સાક્ષી હોય સમજ નમો સિદ્ધાણંદ એટલે જે સિદ્ધ થઈ ગયા છે હંમેશાના એટલે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ એટલે આચાર્ય ના કહેવાય શું કહ્યું આચાર્ય વ્યવહારના હોય પણ નિશ્ચય સાથે ના હોય તેમને યથાર્થ આચાર્ય કહેવામાં આવે છે શું કહ્યું ઉપાધ્યાય પુરુષો ઉપાધ્યાય એટલે જીવનના બધા અધ્યાયો ભણી ચુક્યા છે શું કહ્યું અને સારી રીતે સમજણ માં લીધા છે અઢારે અધ્યાયો છે અહીંયા આગળ મહાત્મા આપડા આપતા પુત્રો ખરા બધા વડીલો જે સત્સંગ કરે એ બધા ખરા જેમ ભાગ્ય હોય તે હમ આ બધાને ભાગ આવતું હશે તે કુદરત ની રચના હશે એવી કોઈ બોલ નહીં સત્સંગ કરવાનો ભાગ આવતું હોય કુદરતી રીતના હશે ખરું કે નહીં એમાં કઈ અરે હા કેવું સરસ કરે છે મારે ભાગ નહીં એવું બોલાવીએ છો લાગે જ ખરું અંદર લાગે તો ખરું નહીં સમજાયું અનુભવ બધાને હરખો થાય અંદર સ્વાદ આવે રે ખરો પોતાના સુખનો સ્વાદ આવે એટલે સચિદાનંદ સ્વરૂપ કહ્યું ખરે ઉપાધ્યાય ના ને લે સબસ આવ લો એટલે આખા અને ભારત સાથે બધું જ સાધુ પુરુષો નમસ્કાર કરું કહ્યું બોલ ઉપાધ્યાય પુરુષો કહેવાય આચાર્ય પુરુષો કહેવાય સાધુ ભગવંતો પુરુષો કહેવાય આ પાંચ ભગવંત અને સિદ્ધને કેમ મૂક્યું કે આપણા બધાનું ઠેકાણું છેલ્લું તે છે કોઈને છૂટકો જ નથી તે રસી થવાનો સિદ્ધ લોક હું એને લોક કહેવો જ પડે છે કારણ કે આ લોક એટલે કે આ વિશ્વ બ્રહ્માંડ અને બ્રહ્માંડની ઉપર આખું આકાશ છે પરંતુ એમની અંતર બહુ અંતર નથી આકાશમાં સ્થિર થઈ ગયા છે કેમનું ઓળખો કેમ નામ પણ એ આપણે ઓળખાય આપણે ના ઓળખી શકીએ પણ એમના નવો સિદ્ધાર્મ કહ્યું ને આ પાંચ મોટા પુરુષો થયા એ સૌ ચોખો અત્યારે સ્વચ્છ અને કઈ રાતે કચરો પૂજો વારો શું કે છે કવિ રાતે કમાલ કરી દાદા બહુ ખુશ અમને દાદા કઈ શોધવા ગયા હતા કવિ રાત પણ તમારી તારી કોઈમત બની ગઈ અને વાલજીભાઈ અમારી જોડે તે વખતે સમજાવ્યું ને અને એવી રીતે ગયા અને મળ્યા પછી તો એ બીજી વખત ગયા હતા ને ત્યાર પછી વાલજીભાઈ કે દાદા એક અમારું ખુદ કચ્છી કુટુંબ છે એ બાપા છે ને તે બાપાને આપનું વાત કરીને ખુશ નાની પુરુષ કારણ કે એ તો હમ્પીમાં શ્રીમદ્જી અને લઘુરાજ સ્વામીને પેલા પછી અત્યાર કોણ છે ભદ્રમુનિ તે સમય કાઢ્યો કેસીબેના પિતાજીએ હમ હમ અને બહુ પ્રખર વૈદ હતા એમને આગળથી ચાલ્યું આવતું વૈદ હતા એ બહુ સંસાર પુરુષ એકદમ તે કે છે એમ તો કે શું છે મોટા દીકરાને કમળી થવા લક્ષણો છે કમળી કમળી તો મોટો ક્યાંક નાનો હે મને લઈ જાઓને પણ એ થવા તું પથારી માંથી તો તમે આવજો ને દાદા પ્રાર્થના કરજો કે જ્ઞાની પુરુષ સત્પુરુષને પ્રાર્થના કરાય આપણે જ એમની પાસે જવું પડે પણ છતાં બેઠા સમજો કે નહીન્નર તો આ તો બહુ નાનો તે વખત બઉ નાનો રમાડતા હતા તને ખોરાક લઈ લે દાદા હું હે ચાલો રતજ ઉઠીને કલો કનુભાઈ અને બાલજીભાઈ જોડે હતા અને ગાડી લઈને આવ્યા હતા સીધા પહોંચ્યા દાદા પહોંચ્યા ત્યાં આગળ વડાદા એમના જાય છે એમના ત્યાં ચોથે મારે અને લિફ્ટ કરી અને આમ કરીને અંદર પેસવા જઈને એમના પ્લેટમાં બેઠા ને આ બાજુ અહીંયા અહીંયા હોલમાં હતું એમનું તે પેઠાય અને હોલમાં ગયા ને તે નજીક એકદમ ઊભા થઈ ઊભા થઈ એટલે ધીમે થઈ અને સાક્ષી દાદા રાખીએ બીજા નથી રાખતા રાખીએ આપણે કાચા શું કામ પડી આ કોઈ તમે લોકો કાચા ના પડે હું કામ પડું એ ઉત્તમ ઝાડુ છે રાજુ એક ઝાડુ નહી બીજું બહાર જ ગમે તે નાખશે ને પેલું આખું દિલ્હી વાર વાર્યું ચોખ્ખું થવા માટે જવું પડ્યું સમજો આવું છે પાંચ નમસ્કાર પણ મંગલ આનામ એટલે કે આ સવેસિંહ એટલે ભરત અને ભરતનું બધી રીતે અંદરથી બહારથી કલ્યાણ થાય સારા માટે ભળવામ હોય મંગલમ કે એવી રીતે બધાનું કલ્યાણ થવા માટે એવી ભાવના કરું છું સાક્ષાત હાજર થાય છેલ્લામ છે અને ઓમ નમઃ શિવાય એટલે તરત જ દાદા હાજર થઈ જાય દાદા નમસ્િવાય શિવનું સ્વરૂપ એટલે જ્ઞાની નું સ્વરૂપ કહેવાય અને એ જ આપણું સ્વરૂપ છે આપણને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એટલે આપણે શિવ ભાવમાં આવેલા છીએ આપણી શિવ દ્રષ્ટિ ખુલ્લી છે જેને આ લોકો ત્રીજી આંખ કે છે હમ એટલે કે આપણે આ દિવ્ય દ્રષ્ટિ અહીંયાથી કામ કરે છે કંઈથી ત્રણ ઇંચ અંદર છે સેન્ટરથી અંદર બધું એટલે પૂતગલને આરપાર નીકળીને બધું જોઈ શકે છે પૂતગલનું અને આંખો તો આ લોકો આર્મીમાં ને બધામાં લેતા નથી કે આટલો નંબર અને પાયલોટમાં તો લેતા જ નથી કે નોર્મલ આવી જોઈએ પાછી કેવી બિલકુલ નોર્મલ આવી ગયા છે હવે આપણે શું કરીએ મને ચશ્મા ચશ્મા પહેરે તો અંદર ચશ્મા કામ કરે છે ને એને ભાવ ચક્ષુ છે શું કયું એટલે પાંચ ઇન્દ્રિયો બહાર હતો સ્થુલ ઇન્દ્રિયો કઈ કર્મેન્દ્રિયો કઈ એની પાસે પાંચ ભાવેન્દ્રિયો છે નહી સમજો એ જ્ઞાનેન્દ્રિયો કેવાય છે મારું માનેલું તે હા એટલે ભરી પડ્યા આપણે ભરી પડ્યા જન્મીયે ઇન્દ્રિયો જન્માય કે ઇન્દ્રિયો વગર શું પૂછું છું તું તો જન્મે કોણ શરીર જન્મે આત્મા જન્મે આત્મા ના જન્મે આત્મા શરીર તો હજુ તો આજનું વિજ્ઞાન કઈ કઈ પહોંચે પણ એટલું પોચા નથી ઇલેક્ટ્રિકલ બોડી નહીં પહોંચી શકે પરંતુ આજના મેડિકલ સાયન્સમાં એ અમુક સૂક્ષ્મતા એ ગયું છે ચોક્કસ ગયું છે એમાં સમજાયું કારણ કે ન્યુરોલોજીના બધું શું છે બધા શરીરના એક એક શરીરના એક એક આંખ માટેના કેટલા કેટલી જાતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે એક ચામડી માટે બધા જુદા દરેક બધું આવું સમજાયું કે નહીં ના એક ઇલેક્ટ્રિકલ બોડી છે ઇલેક્ટ્રિકલ બોડી છે આ બધું તે છાનું છે આપણા શરીર ઉપર ઝીણું જઈને પૂતગલ ને રિપેર કરે આ લોકો બીજું ના કહે સૂક્ષ્મ શરીરમાં કઈ ના થઈ શકે કેવળ જ્ઞાન થયા પછી સૂક્ષ્મ શરીર હાજર રે છેલ્લું શરીર પડી જાય છેલ્લો શ્વાસ થાય ત્યાં સુધી ભૂલો ખાલી કેમ નહી થાય સૂક્ષ્મ શરીર બધું કરે છે સંચાલન બધું એનું છે શું કહ્યું એટલે એના સંચાલન ની સત્તા આપે તો એટલે કે શક્તિ એટલે સૂક્ષ્મ શરીર એ શક્તિ નો પૂંજ છે આત્મા આત્મા વચ્ચે ફરતો અને ભટકતી મન આપણે હાથમાં આવી ગયું હાથમાં એટલે કયા શુદ્ધાત્માના પ્રકાશમાં જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશમાં આવ્યું એટલે કે સંયમ માં આવ્યું કેવાય એટલે શું પાછું આ પાત્ર ન હોય નહિ કુંજો તું તો બહુ મીઠી ભાષા બોલું છું બહુ જરા બોટવો કેવાય એમાં પાણી ભરાય મજા ભાષા સારી કુંજો કુંજો બોલીએ ખરા આપણે હા શું કહ્યું બોટવો બિચારો ડાયો કે પાણી ભરી રાખે છે જોયે તો ફટડી લઈ રહી છે પણ આપડા એટલું ડર નું બોટવા જેવાદી ભાવેન્દ્રી ક્યારે કેવાય કે પોતે પોતાનો કોણ શું જાણતા નથી એ લોકો માટે એટલે એ સૂક્ષ્મ શરીરથી એ સંચાલનથી એ બધું તૈયાર થયા કરે ઇન્દ્રિયોનું બધું તૈયારી જ નથી થાય ભાવેન્દ્રિય હવે આપણને તો સ્વભાવ પ્રાપ્ત થયો પછી આ ઇન્દ્રિયો છે ને એનો જ્ઞાનેન્દ્રિયો અંદરની કહેવાય છે ને આ શરીરનું તંત્ર બધું જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો શરીરને ચલાવવા માટે એના માટે નસો હોય બધું બધું હોય જે રીતે લોહીની નસો છે બધી ઝીણમાં ઝીણી મારીને જાણીને બધી જાતની એવી રીતે જ્ઞાન રસ જે ખાઈએ છીએ એમાંથી છેલ્લા છે એ જ્ઞાન રસ એમાંથી જ્ઞાન રસ જુદો પડે છે બ્લડના બહુ પ્રકારો છે બ્લડના બહુ પ્રકારો છે પિત્તના ચોરાસી ઉપરના પ્રકારો છે બ્લડના ના છે બ્લડમાં આપણે જે લાલ લોહી બધું લાલ એક જ ના ના એવું નથી ભાઈ આ બધું ઝીણી વાતો છે બહુ ઝીણી વાતો છે જેમ જેમ તમને સમજાતું જશે તમે સમજાણા થતા જશો તેમ તેમ સમજાશે અરે આ તો મને વાત કરવાની ગમે પણ આપડે પાંચ છ દિવસ મળવાના છે ને તારે આવો મને મંદરભાઈ રેવા દેશે તો રાખજો પણ એક આખો દાડો કાઢીશું અહિયાં એટલે સભા બરાય ને મોટી સભા હોય ના પાંચ અમને બઉ સાચી વાત કરી પણ એ બેલ રાખજો થોડા માં અમેરિકા લોકો લાભ બહુ લીધો ઓછા મને આવી દોરી ચાલુ ખાલી તડવાની ખરીદી લગાડ્યો હોય છે મારી પાસે આવવું પડશે અમદાવાદ થી કયા તારીખો પચીસ પચીસ અને અઠાવીસ તારીખે અમારે પિતાજી ની આ રામનવમી ઉજવીશું આપડે અને રવિવારે કીર્તન ભક્તિ ચાલશે પાછી એ તો ખરો બધો આવો તો વખત આવે જ નઈ કોઈ દાડો આવો મેળ નહિ પડે આપણે જો હિન્દી આખો હોલ ભરે જાય તો નહી એમનો કેવાનો મતલબ શું છે શાંતિથી એમનો કેવાનો મતલબ એવો છે કે બધું સત્સંગ ને બધું હિન્દી ભાષામાં થશે એટલું કેવા માંગે છે ના ના ના ના એના કરતા શનિ રોભારો ઉભારો શનિ રવિ શનિવારે મારપુ અમલ છે જાઓ એવું નહી મારપુઆ બદલ મજા